ગજગોવિંદજગોવિંદ ગોવિંદોઢમ તે મરણે તે મરણ રક્ષતે નહી કરણે मरूरी लगे आज स्त्रोत्र अपने छापू जे बदा कागड़ी ए क्रम छम બહાર મળતી પુસ્તિકાઓમાં નથી આ ક્રમ મેં મને અનુકૂળ લાગ્યો એવી રીતે ગોઠ્યો એમાં મને એવું લાગ્યું કે થોડોક ક્રમ ગોઠવો જરૂરી છે કારણ કે બે ત્રણ શ્લોકો પેલા જાય કે વળી આગળ ગયો અને અનુસંધાનમાં પાછો શ્લોક આવે વળી પાછા બે શ્લોક આગળ જાય તો વળી પાછો આગલા નો અનુસંધાન નો શ્લોક છઠ્ઠો સાતમો આવે પુનરાવર્તન લાગે તેમ છતાં હોય નાવીન્ય એટલે મને થયું કે આમાં બે વસ્તુ કરવા જેવી છે એક તો જેટલા વિષય જે જે જે જે છે એ બધા એક સંયુક્ત વેળા હોય અને એમાં પણ ક્રમ હોય કે જે પ્રારંભ અને ઉપક્રમ અને ઉપસંહારને અનુલક્ષીને થતું હોય એવો ક્રમ ગોઠવો મને વિચાર આવ્યો એટલે મેં મારી રીતે ગોઠવ્યું પ્રથમ મુખડું તો હોય જ ભજગોવિંદ એ તો પ્રારંભ છે મંત્ર રૂપ છે પછી જીવ ભગવાનનું ભજન છોડીને શું શું કરે છે ભજન કરતો નથી પણ બીજું શું શું કરે છે અથવા તો એવી કઈ કઈ બાબતો છે માણસ માત્ર નડે છે ગ્રહસ્થ હોય કે સાધુ હોય પૈસો નડે એટલે એ સંપત્તિ છે એના શ્લોક પેલા લીધા કે મૂળ જહિ ધનાગમ તૃષ્ણા મા કુરુ ધન જન યૌવન ગર્વ અર્થ ભાવય નિત્ય યાવદ પાર્જન એટલા શ્લોક સંપત્તિ પૈસા લગતા છે પછી માણસને પોતાનો દેહ અને પરિવાર એમાં નડતર થતી હોય છે जे परिवार ने प्या सुधी एट या, यावद पवनों वसती देहे काते कांता कस्ते पुत्र परिवार नड़े त्यार पछी मोहित थे पत्नी म तो नी स्तनब नविवेशम आ बधु नड़े अथवा तो ये भजे भगवान ने भजत नहीं विचारू है कसम कोई तार छोरा दीक करें कोई तारा ये बधु छूटे तो मनस ने पोता देह नड़े वसना नड़े शरीर थी भले कई ना वसना नड़े एंगम गलितम फलितम मुन अग्रे वहनी पृष्ठे भानू स्थिति तो वा जतीमा भोग ये बीजीज क्रियाओ करे पन भगवान भजत नहीं तो ये भगवान नहीं भजता बीजू करता करतावत करता, क्रीड़ा शक्त बाढ़ जुआनी के के लीध આવી રીતે આખું જીવન પૂરું કર્યું એટલે પછી શું થાય તો કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે હવે આ ગર્ભવાસ ને લોરાસી સિવાય કઈ ન થાય કારણ કે બધું જ તે એવું જ અવળું જ કર્યું છે તો હજી ચાન્સ છે એમ ભૂલ થઈ ગઈ છે તો સુધારવાનો ચાન્સ છે તો શું કરવું જોઈએ તો કે સમય વિચાર કરી લે નલીની ગત જલ અતિ તરલમ કમળના પાંખડી ઉપર પડેલું જળ બિંદુ ઝાંકળનું બિંદુ એ જલ્દી જલ્દી પડી જાય ને ઉડી જાય એવું આ જીવન છે માટે એનો વિચાર કરીને બહુ મનમાં શોકબોકમાં નહીં લાવીને અને જોત જોતામાં દિનમ દિન અપી રજની રજની સાયમ પ્રાપ્ત દિવસ રાત આમદમ વયાજ જાય છે આયુષ્ય કપાય છે તો શું કરવું હવે મને ભૂલ ઓળખાણી તો મારે શું કરવું તો ગેયમ ગીતા નામ સહસ્ત્ર વગેરે વગેરે બતાવ્યું કે તું કોઈક શાસ્ત્ર શ્રવણ કર ભગવાન નામનો જપમ કરવા સજનો સંગમાં રે ભગવદ્ ગીતા કિંચિત ગીતા સત્સા છે ગીતા છે એનો બધાનો શ્રવણ મનન અધ્યન કર્યું એ કરવા માટે તું તારી મેળા કરીશ તો નહીં થાય તો શું કરું ક્ષણમ સંગતી રેકા ભવતી ભવારણવ તરણે નૌકા કોઈ સત્પુરુષો સંગ સંઘ શોધી લેજે અને એ સંઘ હશે તો તને તારી દેશે ભૌસાગરમાં નૌકા જેમ તારે સંસારમાં સાગરમાં નૌકા તારે એમ આ ભૌસાગરમાં સત્સંગ તને તારશે પણ એમાં જોઈએ પાછો ભૂલો પડતો ને ખોટો ભટકાઈ જાય નહીં એટલે જટિલો મુંડી લુંચિત કેશ આ જાત જાતનું બધું હોય છે એમાં તું સારા ગોતજે સાચા ગોતજયે તો કે એવા કેવા કે સુર મંદિર તરુતલ નિવાસ વગેરે લક્ષણો આપ્યા કે એવા સંત પુરુષોને તું ખોલી લેજે એ જો ખોળા એનો સંગ કર્યો તો સત્સંગત્વે નિસંગત્વ વગેરે સદગુણો તને પ્રાપ્ત થશે સ્થિતિ થશે સંસારમાંથી તને વૈરાગ્ય પ્રાપ્ત થશે અને એના બંધનથી છોટીશ નિર્મોહી થઈશ ને આખો સંસાર તારા ચિત્ત ઉડી જશે કેવી રીતે વૈશ્વિક કરવાનું તો હરિભજન છે એટલે વળી પાછું એ સત્સંગમાં જઈને શીખીને ચાલો તીર્થ કરી આવીને ન કરવું એવું નહીં પણ કે તું એ જ કરતો રહી કુરુ ગંગા સાગર ગમન ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ આ બધું કરવાનું જ છે પણ તું જો એમ માને કે એ હું કરીશ તો હું તરી જઈશ તો ભૂલ ખાતો નઈ એટલે આપણે પછી એ શ્લોક મુક્યો છે કે ઘણા લોકો પછી રાખે છે કરવું જ જોઈએ પણ એ બધાનું આખરે ફળ શું છે હરિભજન છે સત્સંગ છે એટલે તું પાછું આ બધા વિધિ વિધાનમાં ભૂલો પડી જતો નઈ અને હરિભજન કરજે પણ પાછું ચિત્તને પણ તું કેવું રાખજે કે શત્રો મિત્ર પુત્રે બંધો મા કુરુ યત્નમ વિગ્રહ સન્દ આમાં બહુ મન ડોળતો નહી શત્રુ મિત્ર બધાયમાં તું સમચિત્ત થઈ જજે અને એ બધું થાય તો પણ ગુરુચરણ આમ નિર્ભર ભક્ત જે સત્પુરુષો થકી આ બધું મળ્યું છે એમાંથી ઉદાસ નહીં થઈ જતો કે ભાઈ હવે મને બધું મળી ગયું તો હવે મારી એની શું ગરજ છે એટલે ગરજ ચૂકી જતો નહીં સતત ગરજ રાગજે કારણ કે પ્રકાશ થયો હોય પણ જો યે લાઈટ થર્મલ હાઉસથી પાવર હાઉસથી ડિસ્કનેક્ટ થઈ જાય તો પાછું અજવાળું જતું રહે એટલે તું એ ભૂલ ખાતો નહીં એટલે એ એમાં પ્રેમ રાગ સત્પુરુષોમાં એ શ્લોક આપણે લીધો અને જો આટલું તો કરીશ તો પછી તું યોગ રતો વાગર સંગરતો વાગ વિહીન ય રમતે નંદતી નંદતી નંદિ તો પછી તને આનંદ આનંદ આનંદ છે ક્યાં ગમે ત્યાં પછી સંસારમાં હોય તો પણ ભલે વૈરાગી હોય તોય ભલે યોગ સાધતો તોય ભલે અને પ્રવૃત્તિ કાંઈ પણ કરતો જ તોય ભલે કારણ કે હવે તારું ચિત્ત છે એ પરબ્રહ્મના રંગે રંગાય ગયું છે માટે તને સતત આનંદ આનંદ આનંદ છે આવી રીતનો ક્રમ આપણે લીધો છે એટલે આ એક ખાલી તને ઇન્ટ્રો કરાવ્યો જેથી કરીને એના રસ ખ્યાલ આવે હવે મૂળ વાત ભજગોવિંદમ ભજગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે प्राप्ते प्राप्त सनते मरण नही नही रक्षती वृद्धावस्थाए भजन करी लेव जो एम जे न समझे मूढ़ વૃદ્ધાવસ્થા એ ભજન કરી લેવું જોઈએ એમ જે ન સમજે તે અને વૃદ્ધાવસ્થા ભજન કરી લેવું જોઈએ એમ જે સમજે તે મહામુઠ આપડે ત્યાં છોડ્યું હતું ને બહુ અઘરી વાત નથી સહેલું જ છે એમાં કારણ એટલું જ છે વૃદ્ધાવસ્થા આવશે એની કોઈ ગેરંટી નથી इले जय घटप तीस तो ये महामूढ़ घटपण न कई नक्की गए शिशु जाय जुआन जाये घर मृत्यु थे મુંબઈ માં એક જણા ને એના ઘરવાળા સાથે પરિવાર સાથે ગમે તે હોય બહુ ખબર નહિ આપણને કારણ ઘર માં શું થયું આપણને શું ખબર હોય પણ કઈક ઝઘડો થયો અને પેલા એવું માઠું લાગ્યું ત્રીજે ચોથે માળે થી આઘાત કરવા માટે પોતે કૂદ્યો નીચે રોડ સાઈડ માં મરવા માટે જ કુદ્યો તો એ જીવતો રહીએ પણ થયું એવું કૂદ્યો નીચે બકાલી ટીંડોરા વેચતો હતો એની માથે પીડ્યો બકાલી મરી ગયો ને આ ઉઠીને ઘરમાં ભોગ ગયો હવે બકાલી ને ખબર હતી હું ટીંડોરા જોકતો જોકતો જવાનો છું મરવાનો હતો એ જીવતો રહી ગયો નહોતો આમાં નક્કી છે ગટ આવે ત્યારે એટલે મહામૂ એટલા માટે છે કે સ્વીકાર્યું તો ખરું કે ભજન કરવા જેવું છે અને છતાંય કરતો નથી વાયદે વાત નાખે છે એના એટલે મહામૂળ છે પેલો જે વૃદ્ધાવસ્થા આવી છે છતાંય ભજન કરવું જોઈએ એવું સમજતો નથી એ તો મૂળ છે એને કઈ ખબર જ નથી ગોળ શું કહેવાય ખોળ શું કહેવાય એને ખબર જ નથી પણ આને તો ખબર છે ગોળ શું છે છતાંય કે હમણાં લઈ લઈશ હમણાં લઈ લઈશ હમણાં લઈ લઈશ એને એમાં બી ગુમાવી દીધું તો એ મહામૂ કેવાય એટલે વૃદ્ધાવસ્થા ને જે રહે એ મૂળ છે આ અત્યારે આપણે લીલા લેર કરીએ છીએ અહીંયા બેઠા છે રાતમાં કોણ ઓછો થઈ જાય હા ભજગોવિંદ સાંભળે પછી એમ વાંધો નહીં બાપુ ઘરડા થાય ત્યારે હરી ભજવાશે બસ એક પગે ઉભા રહી હરિ ઘનશ્યામ જે હરી ઘનશ્યામ કરવી જ્યાં સવારે ગોદડું ઉચકાવે ત્યાં તો ઉપર મહા મૂળ છે મોતની ખાતરી ખરી કોઈ આ બધા મકાનો છે એનું આપણે અંદાજ કાઢી શકાય सौ वर्ष नहीं थे कई कोईपन चीज हो आने दस वर्ष कई था गाड़ी ते लिया तो थे आने कस वर्ष सुधी तो टपोर न पड़े टोचो न पड़े आ शरीर नो कोई एवं भरोसा दुनिया में कोई आप शक हो तो बोलो छता अपन खबर नहीं छता विचारता અરે કાચનું શું ખાવ કાચી માટીનું વાસણ હોય ને તો ગેરંટી હોય થોડી એમ તો નહીં છૂટે આની તો એટલી ભરોસો પિંજરામાં પોપટ પૂર્યો હોય ગેરંટી છે ઉડવાનો નથી પણ આ પિંજરું એવું છે પેલા પિંજરાથી વિચિત્ર છે પિંજરામાં પોપટ હોય ઉડે પણ એને બારી ખોલ નાખો તો ત્યારે આ પિંજરામાં એક બારી નથી સંતો અનુભૂત સંતો એવું કહ્યું છે આને તો નવ નવ દરવાજા ખુલ્લા છે નવ ઇન્દ્રિયોના નવ દરવાજા ખુલ્લા છે ક્યાંથી આમ પોપટ રૂપી જીવ રૂપી પોપટ ઉડી જાય એનું કાંઈ નક્કી નથી છતાં એ આપણે સમજતા નથી એટલે આપણે મહામૂળ છે બહુ મજાની વાત સમજવા જેવી છે રસપ્રદ તો છે સ્ટોરી મહાભારતની પોતે જ એક સ્વતંત્ર વિષય વસ્તુ ધરાવે છે આ પ્રસંગ ઉપર જ બે કલાક ત્રણ કલાક બોલીએ તો એ આનંદ આવે એવી આ છે વાત છતાં આપણે તો અહીંયા થોડીક જ વાર જોઈ લેવાની છે કોન્ટેક્ટ એટલે पांच पांडवों ने वनवास वन में रात पड़े त्या जाए जे फल कनमू मे खाए पीए इंद्रप्रस्थ नगरी महाराजा आज वन मटके आम घनी जुए तो આગળ જે જે થઈ ગયા એને જેવા દુઃખ પીડ્યા એવા કોઈને આપણને તો પીડ્યા નથી આપણને તો એક મનમાંની બોલપેન ના મળે મનમાંની એક બુક ના મળે મનમાંની બેસી એક જગ્યાએ બેસીને સુવા ન મળે મનમાંની જગ્યાએ આપણને એક લેશન કરવા કે કઈ આરામ કરવા ન મળે એમાં આપણે દુખી થઈ જાય છે આ જે આવે જ છે ને પિયર જવા ન દીધા પિક્ચર જવા ન દીધા ગળે ફાંસો ખાઈ લીધો કાચની બહિણી આનાથી મજબૂત હોય કે ફરવા ના લઈ ગયા ફરવા જવાની ના પાડી રાસ લેવા રમવા ગરબામાં જવાની ના પાડી એમાં આખો ગરબો ટળી ગયો ચાલતા ચાલતા થાક્યા છે એક વૃક્ષ સારું લાગ્યું છે યુધિષ્ઠિ તૃષા બહુ લાગી છે ત્યારે ચારેય ભાઈઓ કીધું કે અમને લાગી તો બહુ છે પણ પાણી નથી ક્યાંય રસ્તામાં આવ્યું નહીં શું કરીએ એટલે યુધિષ્ઠિર મહારાજે કીધું કે નકુલ એક કામ કરને ને કોઈ ઝાડ ઉપર ચડી અને ઉપર જોવા પક્ષીઓ ઉડતા આવતા જતા દેખાય તો નકુલ વૃક્ષો ઉપર ચડ્યા દૂર દૂર આમ જોયું ત્યાં પક્ષીઓને ઉડતા વિહરતા જોયા એટલે એમણે ત્યાંથી હર્ષ માં આવી અને કહ્યું કે બરાબર બડે ભૈયા હા અહીંથી થોડે દૂર जलाशय होी आवागमन तो जाने भैया जल्दी वेत जाने तू जल पी पानी लेते जल भरत है अमी आठा छ निकुल जाए जल पी जल भरवा ज्या गयों तो सुंदर मजा न सरोवर अमृत मीठू जल भरू ચંદ્રની સામે ચાંદુડિયા પાડે એવું પાણી પક્ષીઓનો કલરાવ હરિયાળી વૃક્ષો નકુલ ને થયું ઘાસ તરસા ને પાણી મળે એથી વિધો આનંદ શું હોય એકદમ નજીક જઈ અને સરોવરમાં જ્યાં નમીન પેલા તો જળ સૌ પોતે જ પીવાનું કરે ને પછી પીવા માટે આમ જરા ઈચ્છા જ કરી નમો ત્યાં જે ગંભીર વાણી અવકાશમાં ગુંજી ખબરદાર જળ ના પીશો એકદમ ઘોડો નીચે મૂકી દીધો આ કોણ ચારે બાજુ જોવે દેખાય નહી વળી નમ ગયા ત્યાં પાછો અવાજ આવ્યો સબૂર જળને અડશો નહીં આ જળ ઉપર મારો અધિકાર છે પેલા મારા પ્રશ્નના જવાબ આપો ત્યાર પછી તમે જળ પી શકો છો જો પ્રશ્નના જવાબ નહીં આપો તો તમારું મૃત્યુ થશે નિકુલ કે હવે કોઈ દેખાતું નથી અને આ વળી ગભરાવે એવા કોઈ કોઈ તત્વો હોય જ નિકુલે જળ ભર્યું અંજલી ભરીને પીધાની સાથે નિકુલ ધડામ કરતા ધરતી પર ડળી પીડા પ્રાણ ચાલ્યા નિકુલનું મૃત્યુ થઈ ગયું ઘણી વાર થઈ ગઈ છતાં કઈ ભાઈ તો જળ લઈને આવ્યા નહીં એટલે યુધિષ્ઠિ કીધું સહદેવ ભાઈ તું જાને નકુ લઈ ગયો નહી મને અપશુકન થતા હોય લાગે છે બિચારા દુઃખ પડે ને બધી રીતે દુઃખ પડે તમે જો જે બળદને ભાઠું પડી જાય ને પછી ત્યાં જ કાગડાઓ ચાચું મારે ખેડૂતો ત્યાં લાકડી અડાડ અને આપણને જોજો કોઈ જગ્યાએ અંગૂઠે આંગળીએ કોઈ જગ્યાએ ક્યાંય સાવ ગોઠડે નળે કે આપડે કોઈ દિવસ કોઈ હાથે ના અડાડતા હોય એવી જગ્યાએ આમ બાબતે આપડે વાગી ગયું હોય તો જી આવી ત્યાં જ મારે હાલતા હાલતા આપણને ત્યાં જ ઓટો ભટકાય જો વાગ્યું હોય ને ત્યાં જ થાય નહીં આખો દીધી રખડતા કોઈ દી ચાલીસ વર્ષમાં કોઈ ત્યાં આપણને વાગ્યું ના આવે આ સંસાર એવો છે દુઃખ ઉપર દુઃખ દુઃખ એકલું આવતું નથી આવે છે ત્યારે ઈન બટાલિયન આવે છે કારણ કે એ બધા છે ને બહુ મળેલા છે એક જાય એટલે બધીથી સુખ આવે અને જયારે સુખ ને દુઃખ આવે ત્યારે જાજરૂ માંથી ને દુખ આવે ગમે ત્યાં જાય દુઃખ દુઃખ ને દુઃખ એટલે સહદેવ ગયા છે આવ્યા છે સુંદર જળ જોયું પણ પોતાના ભાઈ નકુલ ને મરેલા જોયા મૃત જોયા આઘાત થઈ ગયું પાણી જેવું પાણી પીવા જાય આકાશવાણી ગુંજી ખબરદાર જળ પીધું છે તો મારા પ્રશ્નના પેલા ઉત્તર આપો આ જળ ઉપર મારો અધિકાર છે નહી જે પેલાની દશા થઈ એ તમારી થશે જળ પીશો જો મારા પ્રશ્નના ઉત્તર આપ્યા વગર તો સહદેવ તે હવે જોયા જઈને જળ પીધું પિતાની સાથે સહદેવ ધરતી ઉપર ઢળી પડ્યા ઘણો સમય થયો યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈ ભીમ નિકુલ ગયો સહદેવ ગયો આ જાય છે એના કોઈ સમાચાર કેમ નથી તું જાને ભાઈ એક બાજુ તરસ પીડા આપે છે એક બાજુ મને ભાઈઓના વિરત પીડા આપે છે કોઈ સમાચાર આપતું નથી ભીમને ગુસ્સો ચડી ગયો મનમાં એમ થઈ ગયું કે આ ભાઈઓ જવાબ લઈને આવતા નથી પેલા એમને જ એક બે થપ્પડ મારી દો કે મારે ધક્કો ખાવો પીડ્યો હું મોટો મને જળ પીવડાવવું જોઈએ પણ જ્યાં આવીને જો તો બે ભાઈઓને મરેલા જોયા ભીમ આઘાત થઈ ગયો હો ત્યાં આકાશવાણી ગુંજી જળ પીવા ગયો ને ખબરદાર જળનો સ્પર્શ કર્યો છે તો મારા પ્રશ્નના ઉત્તર આપો આ જળ ઉપર મારો અધિકાર છે પ્રશ્ન નો ઉત્તર આપ્યા વગર જળ પીશો તો પેલાની ગતિ થઈ તેવી તમારી મૃત્યુ પાય ગતિર્ખ કોણ તું જઈને જળ પીધું ભીમ પણ ધડામ ધરતી ઉપર પડી ઘણો સમય ગયો યુધિષ્ઠિર મહારાજ કે અર્જુન તું જાને ભાઈ આ ભીમે ન આવ્યો એને તો કાળદેવતા અટકાવી ન શકે છતાં આજે એ ના આવ્યો મને બહુ અપશુકન થાય છે તું જાને ભાઈ એટલે અર્જુને ગાંડી ધારણ કર્યું કે નક્કી કઈક બીજું જ છે એટલે ગાંડીને ચડાયું અખંડ વાથો અક્ષય વાથો બાંધ્યો અને અર્જુન ઉપડ્યા જે આવીને જોયે તો ખરેખર ત્રણેય ભાઈઓને મૃત જોયા એટલે અર્જુન ને કે આ પાણીમાં કઈક હોવું જોઈએ એટલે એ પાણી જેવું પીવા ગયા આકાશવાણી ગુંજી ખબરદાર ચેતી જજે મારા પ્રશ્નના ઉત્તર આપો ત્યાર પછી જળ પીવો અને પ્રેમથી જળ ભરીને લઈ જાઓ પ્રશ્નના ઉત્તર નહીં આપો તો જે દશા પેલાની થઈ એવી તમારી થશે જળ પિતાની સાથે મોત થશે અર્જુને સીધું ગાંડી ઉકાળ્યું एवं बाणवर्षा कर आकाश दींधाई जाए को पूरा कर जगह देखा नहीं त्या आकाशवाणी गूंज ऐसी बाणवर्षा करने से क्या फायदा तू मुझे कुछ भी नहीं कर सकता पहले मेरे प्रश्न का उत्तर दे बाद में जल पी जल ले भी जा ये तेरी बान वर्षा, दिखाने काजुन तो सामने आ प्रश्न करो सा अर्जुन ने थी गये भले राडो पाड़े पानी पी लो अर्जुने पानी पीधु अर्जुन ढली पड़े केद्भुत बात है तुम जुड़े હવે યુધિષ્ઠિર મહારાજ અકલાણા છે કે ચાર ચાર ભાઈઓ ગયા હજી કોઈ આવ્યું નહી પોતે જોયું તો ચારેય ભાઈઓ આંખમાંથી આંસુ આ કોનું કૃત્ય છે કોણ હશે જળમાં કોઈ એવું પ્રાણી છે મનમાં ઘણા પ્રશ્નો થઈ ગયા કે આ શકુન એનું દુર્ધ દુર્યોધન દુષ્કૃત્ય છે કે પાણીમાં વિષ વેળવું છે કે કોઈ એવું અજ્ઞાત તત્વનું કારણ છે વિચાર કરે છે જળ તરફ જેવા ડગલાકાશવાણી ગુણ છે ખબરદાર છે જળને સ્પર્શ કર્યો છે તો આ જળ ઉપર મારો અધિકાર છે જળ પીવું હોય તો પેલા મારા પ્રશ્નના ઉત્તર આપો ઉત્તર આપ્યા વગર જળ પીશો તો જેવી પેલાઓની દશા થઈ એવી તારી દશા થશે યુધિષ્ઠિર મહારાજ કે હું આપને સતસ પ્રણામ કરું છું जो जो धर्म क्या छे कोने धर्मराज राज छे, हूँ आपने सतस प्रणाम करूच आप कौन छो। आपनो जो जल पर अधिकार हो ये आप तो ये जल ने आप आज्ञा आपसो तोज पीस नहीं तर तरसो प्राण तजी देश हुकम आप नो हु हुक्म हो पीस आप को जार नहीं પેલા મારા પ્રશ્નના ઉત્તર આપો પછી જળ પીવો જળ પ્રેમથી લઈ જાઓ યુધિષ્ઠિર મહારાજ કહે જરૂર મારી બુદ્ધિ અનુસાર જરૂર આપને ઉત્તર આપીશ મારાથી કંઈ પણ અપરાધ થયો હોય તો ક્ષમા કરો મને આપના પ્રશ્ન સંભળાવો ધર્મરાજ ની આ રીત આપણે ગળગળા કરી દે કે કેવી વાત છે એટલે અવાજ એક પછી એક પ્રશ્ન પૂછવામાં આવેલા હાથે યુધિષ્ઠિર મહારાજ એક પછી એક પ્રશ્નના ઉત્તર આપે છે એમાં પૂછતા પૂછતા છેલ્લે એક જે બે ત્રણ પ્રશ્નો પૂછ્યા અદભુત એમાં એક સાથે જ આ પ્રશ્નો છે એમાં એક પ્રશ્ન પૂછ્યો કહ પંથા માર્ગ કયો છે કોને માર્ગ કઈશું? માર્ગ શું છે આ સંસારમાં હવે આમાં આપણને ઉત્તર શું શું છે તરત એમ કે તમારે ક્યાં જેવું છે ઈ કયો એક સાવ ગાંડો હતો ને રોડ કાંઠે ઉભો હતો ડાહો વિદ્વાનો વેલ એજ્યુકેટેડ પર્સન એને આવીને પેલા પૂછ્યું કે ભાઈ આ રસ્તો ક્યાં જાય એ કે રસ્તો ક્યાંય નથી જતો આની માંથી લોકો જાય છે એ પૂછીએ ને કે ભાઈ તમારે ક્યાં જવું છે એનો રસ્તો બતાવીએ યુધિષ્ઠ મહારાજ આટલું જ પૂછ્યું કહ પંથા રસ્તો કયો છે માર્ગ શું છે યુધિષ્ઠ મહારાજ કે તર્કો અપ્રતિષ્ઠા વિભિન્ના શું વાત કરે છે મહાજનો એન ગત સપનતા તર્ક ની કોઈ પ્રતિષ્ઠા નથી શ્રુતિઓ છે સ્મૃતિઓ છે એના બધા મત પણ ભિન્ન ભિન્ન છે તેમજ મુનિઓ અને ઋષિઓના પણ કોઈ એક વચન થતા નથી એ બધાના પણ મત જુદા જુદા છે અને ધર્મનું તત્વ છે એ તો બહુ ગુઢ છે અને બઉ છુપાયેલું પડ્યું છે અત્યંત ગુઢ તત્વ છુપાયેલું છે ગુફામાં જેમ કોઈ વસ્તુ છુપાયું હોય એટલું ઊંડું છુપાયેલું છે પ્રગટ જોઈ શકાય ઓળખી શકાય એવું નથી ધર્મ તત્વ આપણે બધા કહે છે હું ધર્મ નું ઓળખી ગયો છું એક વાક્ય પૂછતા હોય ને જીવંત સદગુરુ ની જરૂર જ આ છે બહુ ગુઢ તત્વ છે ધર્મ ધર્મદેવ કે છે કે આમાં તર્કો ની પ્રતિષ્ઠા નથી શ્રુતિઓ પણ એકબીજાથી વિરુદ્ધ છે એકબીજા ઋનીઓના મત છે એ પણ એકબીજાથી ભિન્ન છે અને ધર્મ નું તત્વ છે તો કરવું શું કયો માર્ગ તો મહાજનો એને ગત પંથા મહાપુરુષો જે માર્ગે ચાલે છે એ માર્ગે પગલે પગલે ચાલવું એ જ માર્ગ છે બીજો કોઈ માર્ગ કહ પંથા એ જ માર્ગ મહાજનો એને ગદ સુરુષને પગલે ચાલો નહીતર તમે ભૂલા પડી જશો ગોથા જ ખાઈ જવાય ને તમે કોઈની પાસે જાઓ તો કે વિશિષ્ટાદ્વૈત સત્ય છે પેલાની પાસે જાઓ તો કે અદ્વૈત સત્ય છે ત્રીજાની પાસે જાવ દ્વેતાદ્વૈત સત્ય છે ચોથા પાસે જાઓ તો શુદ્ધાદ્વૈત સત્ય છે વળી કોઈ ની પાસે બધું અસત્ય છે અગ્નિવાદી કે બધું અસત્ય છે ભૂલા ભૂલા પડી જાય નરસિંહ મહેતા તો ભગત માણસ છે છતાંય કીધું ગ્રંથ ગરબડ કરી વાત ના ખરી કરી આ ગ્રંથો ભેડા થઈ થઈ એવું ચૂથી નાખ્યું છે ને કોઈ વાત જ હરકી કરતું નથી એટલે શ્રીજી મહારાજે પણ એમ કહ્યું કે ગ્રંથોમાં બધું લખ્યું હોય પણ એ તો અમારી જેવો કોઈ સદગુરુ પ્રગટ થાય ત્યારે જ વાત સમજવામાં આવે પણ પોતાની મેળે સમજવામાં આવે નહી ત્યારે ગણાય એવું છે કે અમને બધું સમજાઈ ગયું બધું જોણીએ બધું જ એટલે બધું જોડાતા દાઢી વાળ કેટલા કહી દે એટલે આમાં ભૂલું પડી જવા છે મહાપુરુષો જે માર્ગે ચાલે છે એ પગલે પગલે ચાલો પણ હવે એક મને વિચાર આવ્યો કે આમાં બહુ વિચારવાનું મહાપુરુષ કેવા કોને એ યક્ષ પૂછ્યું છે પણ આની હારે નથી પૂછ્યું કે સત્પુરુષ કોણ કહેવાય એવું બધું પૂછ્યું છે મહાપુરુષ કોને કોને પગલે ચાલવું સત્સંગમાં જ વિચાર કરો મુશ્કેલી ઉભી થઈ જાય આમાં છે શું કદાચ મારી વાત થોડી કડવી લાગશે પણ કોઈ એમ ન માને કે અમે જેને માનીએ છીએ એને ટાર્ગેટ બનાવે છે પ્લીઝ હું એવું લગભગ ક્યારે મારા વ્યક્તિમાં એવું એકાંગી વાત કરતો નથી ઓલ ઓવર સંપ્રદાય કે સંપ્રદાયથી બહિર્ભૂત કે ગમે તે હોય બધાને સાંકળીને વાત સ્વામિનારાયણની જે હોય એ આપણે કરીએ એટલે આમાં થાય છે શું કે સૌ પોતે જેને માને છે એને મહાપુરુષ હોવ માને છે જેને જે માને છે એને મહાપુરુષ માને છે હવે આમાં કોને પગલે હાલ તમે મને માનતા હોય તો તમે આમના સિવાય આત્મા પુરુષ છે હું કેવો છું હું જાણતો પણ જે જેને માને છે એને સૌ મહાપુરુષ માને છે મને એમાં કોઈ વાંધો નથી લાગતો જેને જે મળ્યા હોય જે માને છે એ મહાપુરુષ માને એમાં કઈ ખોટું નથી એ ભાવના સારી છે પણ જે મને જરા પેલું લાગે છે અને એ બહુ દુઃખદાયક છે એ અને મૂકશો માટે પણ આ સારું નથી એટલે કહું છું પોતાને પોતે જેને માને છે એને મહાપુરુષ માને એનો કોઈ વાંધો નહીં પણ પોતે જેને માને છે એ મહાપુરુષ છે એવું બીજાને મનાવવાની જે કોશિશ કરે છે એ સારું કે અમે જેને માનીએ છીએ એ જ સાચા છે એ જ સત્પુરુષ છે એને મળશો ત્યારે જ તમારો મોક્ષ થશે નહીતર તમે રખડી પડવાના આના સિવાય સત્સંગમાં કોઈ આવો નથી આમના મેળા મોટા ભાગ્ય હોય કેટલા જન્મના ત્યારે તમને આ સાધુ મળે બાકી મળે જ નહીં જેના ભાગ ફૂટી ગયા એને આમના હેત જ નથી થતું માટે આ મેળા અને મેળા છે તમે મૂકશો નહીં આ એક જ છે એક જ દ્વાર એક જ રસ્તો આના જેવો કોઈ છે નહી અને આને મળે જ કલ્યાણ છે તો જ પાકું આત્યંતિક કલ્યાણ થશે નહીં તે તમારા કલ્યાણમાં કાચું છે આ ખોટું છે એવું હોય સીધો સાધો સાધુ સ્વામી નારાયણ નો દીક્ષિત હોય ને ભલે ભાવે ભગવાન બજાવતો હોય ને એનો છેડો પકડી રહ્યો ને તોય સહજાનંદ સ્વામી તમારું કલ્યાણ સ્વામિનારાયણે એક સાધુમાં કલ્યાણ મૂક્યું છે સડંગ સંપ્રદાય છે ત્યારે કેટલી આ દુઃખ થાય એટલે વાત કરીએ છીએ આમને મળો આમને માનો આમાં જોડાવ તો જ તમારો મોક્ષ ને તો જ કલ્યાણ નહીં તમને આમ થઈ જશે ને તમારું હરકું નહીં થાય ને તમારું કલ્યાણ નહીં થાય એવું તો કેમ આ તો લક્ષા માણસો ભગવાન ભજે છે એમાં કેટલાય ભગવાનને પામતા જાય છે અને પામવાના છે મારા સ્વામિનારાયણ એવો હાંકડો નથી અને કોઈનો એકનો રોટલો ભરવા માટે કઈ પ્રગટો પણ નથી પણ આ બહુ બેહુદી વાતો થાય કેવું છે ઈસાઈ છે જ્યાં સુધી તમે ઈસુને નહીં માનો ત્યાં સુધી તમારો ઉદ્ધાર થવાનો નથી એમ જ કે છે મુસ્લિમ લોકોને મળો જ્યાં સુધી તમે ઈસ્લામ અંગીકાર નહીં કરો ત્યાં સુધી તમારો ઉદ્ધાર થવાનો નથી તે સાચું છે એવું થોડું હોય કે આમને મળો ત્યારે જ મોક્ષ ને તો જ કલ્યાણ અરે ભાઈ તમે જેને માનો છો એને મે હાથ જોડીએ પણ એમનું માથું ભાંગે ને એવાય સત્સંગમાં હોય અને નીત સ્વામિનારાયણ એની અરે વાતો કરતા હોય એવાય સત્સંગમાં બેઠા હોય પણ એની જાહેરાત ના હોય દી ઉગે દી હાથ મે તો એની આંકોટા કરતો સહજાનંદ સ્વામી પણ એની કાંઈ જાહેરાત ના હોય એને પ્રસિદ્ધિમાં રસ ન હોય અને મિત્રો યાદ રાખજો જેને પ્રસિદ્ધિમાં રસ હોય સહજાનંદ નો રસ પણ ના હોય જેને સહજાનંદ રસ હોય એને પ્રસિદ્ધિ નો રસ નો એ રસ જ એવો છે જેણે જેને એ રસ પીધો એને બીજા પ્રસિદ્ધિ ના રસ નો મોહજ આવે પછી બીજું દુઃખ શું થાય મનાવે એનો વાંધો નહીં નવા ને મનાવો ને કોણ ના પાડે છે જેને ભગવાન સ્વામિનારાયણ કે બીજા ભગવાન ઓળખાણા જ નથી બિચારા ને તો સાવ દુનિયામાં ભટકતા હોય તમારે આશ્રય આવે એ વાત એનાથી રૂડું શું નવાને સત્સંગ આપો ને બહુ મોટું ફળ થશે આ તો કોઈના કપાળમાં ચાંદલો ભેલો એટલે જાયલો જ છે જા લેજ અને આ બધો હવાલો હરિતોને સોપેલો હોય છે ટ્રેન્ડ કરીને એટલે સાધુ બહુ ઓછા નજર આવે પણ આ બધું જ કાર્ય હરિભક્તો સંભાળે એટલે સાધુ કઈ આવે જ નહીં ક્યાં ને માનો છો ને ક્યાં છો ને તમે ક્યાં કોની કંઠી છે એ બધું પૂછીને પછી એમના એના ગ્રુપમાં આવે ને આમાં તે અમાન પછી સત્સંગ કર આવે પણ ધીમે ધીમે બસ જ્યાં છે એક તો જેની પાસેથી એને સત્સંગ લીધો છે એને કેટલા વર્ષ એની સામે કથા વાર્તા કરીને એને એને ભગવાન ઓળખાયે છે હવે કુખી થયો તો હવે એને ત્યાં કઈક દાન ધર્મ થાય એના સત્કાર્યો થતા હોય એમાં સહયોગ આપતો હોય ત્યાંથી આખો ઉહડીને એના બધા જાડવા વેડી લેવા તમારા ખજાના ભરવા તમારા ટોળા મોટા કરવા એવો ધર્મનો ધંધો શું કામ કરો ઉલટા રાજી થવું જોઈએ સાચી સાધુતા એ છે સારું સારું જ્યાં ભગવાન ભજો છો ત્યાં ભગવાન ભજજો ધર્મ પાડજો નિયમ રાખજો સ્વામિનારાયણ ની નિષ્ઠા દઢ રાખજો તો એ સાચો હરિભગત કહેવાય ને સાચો સાધુ કહેવાય આ તો તમે ત્યાંથી ઠીક છે બધું आना जवाइ नहीं दम नहीं धीरे धीरे बधाई ने खोटा करना कोई हारो नहीं कल्याण करना बधाई ने अपराध करने સાધુ તો કેટલાય હોય ને એના અપરાધ કરવાના એની પાસે એના હોય એને ઉછેર હોય એ જાડવાને પોતે લઈ લેવાના અને પોતાના હરિભક્તોને શું હોય છે ખબર ઘેલ હોય છે દરેક જગ્યાએ કે અમે જ્યાં માનીએ છીએ એનું મોટું ટોળું હોય ને તો એમાં પોતાનો એક અહમ સંતોષ હતો કે હું જ્યાં માનું છું ત્યાં કેટલા લોકો આવે છે જેમ જા લોકો આવે એમ પોતાનો અહમ વધે એની એની તૃપ્તિ હોય એટલે અને એની મહેનત ને દાદ દેવી પડો કટગું થોડીયો છૂટે પણ એ ન છૂટે એક વાર તમને વળગી ગયા એટલે તમને છોડે નહી બહુ ધીરજ એટલે વીમા વાળા નહીં એજન્ટ એના જેટલા ધીરજ એક બાપા પાસે વીમા એજન્ટ જઈને બેસી ગયો પછી બાપાને સમજાવે કે બાપા આ ટેબલમાં પૈસા રોકો તો આવી રીતે ફાયદો થાય ને આટલા વર્ષે પાકે ને આટલા વર્ષે આ પાકે આટલું પાકે આ ટેબલમાં રોકો આ પાકે આમ પાકે પાકે બે કલાક બાભા ને સમજાયું એટલે આને થઈ ગયું કે હવે તો બાપો કે છે કે મારે વીમો ઉતારવો છે ધીમેક થી બાપા બોલ્યા તમારી પેલા વાત સાચી પણ મારે તો મોત્યો ઉતરાવો છે અવસ્થા થઈ ગઈ છે એટલે હવે આખે મોત્યો આવ્યો છે મારે મોત્યો ઉતરાવો છે વીમો નથી ઉતરવો તોય પેલો ધીરજ હોય તોય પાછો આવે એમ આ જે બધા હરિભક્તો હોય ને ધીરજને મહેનતને દાદ દેવી પડે તમે બીજાને બે વારે આમંત્રણ આપવામાં આળસી જાવ છોડે નહીં બે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ થઈ જાય તો લાગી જ પડે ગમે તેમ એમના બાજુ આવો એવો પૂરો આગ્રહ કરે આ ખોટું છે આ અધર્મ છે જ્યાં હોય ત્યાંથી એને અવગણ નાખી એના હલકા ખોટા જુઠ્ઠા અકલ્યાણ પરત એવું સિદ્ધ કરવાનું પોતામાં બધું જોડવાનું આવી પ્રવૃત્તિથી પોતાનું મોટું મંડળ કરવું ટોળું વધારવું અનુયાયી વર્ગ વધારવો એ ઘેલછા એ અધર્મ છે અપરાધ છે અને આવું ખોટું અપરાધનું ફળ જતે પાઘડીનો વડ છેડે એનું સારું પરિણામ આવતું નથી અને આની પાછળ પાછી એક ખાસ કેન્દ્રમાં વ્યક્તિ પૂજા હોય છે હવે વ્યક્તિ પૂજાની જયારે આપણે કઈ વાત કરીએ વ્યક્તિ પૂજા બઉ સારી રીત નથી ટીકા થાય છે એવું નથી ઓલ ઓવર જે સારો સુગ્ન સમાજ છે ઉલટાનું એમ કે ભાઈ વ્યક્તિ પૂજા આમાં શું સંત પૂજા કરવું એ તો સ્વામિનારાયણ સિદ્ધાંત છે દ્રષ્ટા સ્પ્રષ્ટા નતાવા પૂજિતા વા લિખ્યું છે સત્સંગી જીવન વગેરે ગ્રંથોમાં લખ્યું છે કે અમારા સાધુ છે એનું તમે દર્શન કરો પૂજન કરો વંદન કરો એનું ભોજન કરાવો તો તમને જન્મ જન પાપ બળી જાય છે પૂજન કરવાનું તો આ પૂજન કરે સંતોનું એને લોકો વ્યક્તિ પૂજા કરીને ટીકા કરે છે અને આવી ટીકા કરનારા છે એને સ્વામિનારાયણ સિદ્ધાંત સમજાણો જ નથી આવું કર जना है व्यक्ति पूजा गुजरा पुजा बीजू शा दूर रहे, रहे। यू नाम साचो सात तरह आमा तो सा गुक्ति दलील कर पूजावा प्रथा है ये मजबूत करी બોલું તો નીલકંઠ્યો એમાં પુષ્પની માળા ધરાવે કંઠમાં સર્પ નાખ્યો છે ચંદન ચર્ચે તેમ લાગે કોઈ કાદવ છે આવું અમને લાગે છે આ મુમુક્ષુ રીત છે સાચા સંત પૂજા પ્રતિષ્ઠા આ તે એને ગમે નહીં પૂજાય મારો પ્રભુ છતાંય પ્રસંગ હોય એવા તીર્થ એવા પર્વ હોય પૂનમ ગુરુ પૂનમ ના એવા કોઈ તિથિ હોય તો મજબૂર થઈને પૂજાનો સ્વીકાર કરે પણ એને ગમે નહીં ત્યારે આમાં તો સામેથી સિદ્ધાંત દલીલો કરી કરીને પૂજા પ્રતિષ્ઠા જે કરવી એને પ્રમાણિત કરવું છે એ જ વ્યક્તિ પૂજા વ્યક્તિ પૂજાનો અર્થ શું कि गण कें व्यक्ति पूजा समझाती व्यक्ति पूजा साधु निषेदों पर चस्को न होव जो एक बीजु एम विवेक होाकुरखी पदरा फेरवो हो, एवं रीते जूला शणगारी झूलावो आ बधु व्यक्ति पूजा स्वामी ने भोग, भोग सेवक न भोगवे भोग नाम साचो सेवक पूजा में विवेक हो विवेक पूजा हम कही है सतत एक नोर्चर आमना कोई नहीं व्यक्ति पूजा आ सीवाय बीजू नहीं कहवा तो ये व्यक्ति पूजा चौथी वस्तु कथा वार्ता थो नहीं धीमे धीमे भगवान करता सतम सदग्रंथ मचना सीधी सरल आती होने पर महिमा पर पलटा पलटा महिमा नुज अफीण पावा आ व्यक्ति पूजा सतन ना महिमा जो ત્યારે વ્યક્તિ પૂજા છે અને આનું પરિણામ શું આવે છે પછી ધીમે ધીમે બહુ ખુલ્લી આંખે ખુલ્લા કાને સાંભળજો શરૂઆતમાં કંઈ તમે એક નૌકા તમે બે એક સાથે નીકળે તો એ એક સેન્ટીમીટરનું જ આમ બે ઈના ક્રોસ થાય દિશા પલટાય પણ બે કલાક પછી જુઓ તો એક વહાણ ઉત્તરમાં અને બીજું દક્ષિણમાં નીકળી જાય એમ શરૂઆતમાં તમને આવું જ લાગે કે એમાં કંઈ ખોટું થતું નથી સંત છે પૂજા થાય એ બે એની મહિમા જ વાત થાય પણ જયારે આ તમે ભાખરી બનાવવાની વાત જુઓ ને ભાખરીમાં દસ કિલો લોટ લો ત્યારે એક કિલો તમે આખું મીચી ઘીતેલનું મૌણ નાખી દો ભાખરી તમારે મમરા જેવી થાય હા ન આવડતું ચીખી લેજો ઘણા વિદ્યાર્થીઓ રાંધતા હોય ને રસોડું બનાવતા પછી આવડે નહીં તે ડોબુ નો ચાવે એવી ભાખરી બનાવે પણ દસ કિલો લોટ એક કિલો મમણ નાખો અને ભાખરી બનાવો છે માપસોનું નમક નાખીને પણ દિવમાં ના કટકા કટકાથી નખું પડી જાય વેળું રીય નહીં એમ મહિમાનો જયારે ઓવર થાય ને ત્યારે સત્સંગ ચૂથાવા માંડે એટલા માટે આનો નિષેધ હોય છે માપસર હોવા જૂના સંતો એ વચનામૃતે જો શરૂઆતમાં સંત મહિમા તો રોપતા એ પછી વાંચો પેલા ધર્મના નિયમના ઉપાસના ભગવાનના સ્વરૂપના મહિમાના વાંચો આ તો આપણે ઘણી ઘણી જગ્યાએ જોઈએ પાંચ હરિભક્તો આવ્યા નથી મહિમાનું વચન કાઢ્યું નથી જેવું સ્ત્રીમાં એ છે જેવું પુત્રમાં એ છે જેવું પરિવારમાં છે એવું જ્યાં સુધી સાધુમાં નહીં કરો ત્યાં સુધી મોક્ષ દ્વાર ઓઘડશે જ નહીં પણ આ વાત હરિભક્તો માટે યોગ્ય છે સંત માટે પણ એટલી જ યોગ્ય છે પણ એ મૌન છે ભાખરી પોચી થાય પણ માપમાં હોય તો નહી ભાખરી હાથમાંથી જાય એટલે શરૂઆતમાં આ બધું બહુ નોર્મલ લાગે પણ ભાઈઓ બહુ ખરેખર વાત છે પછી શું થાય છે વાત ધીમે ધીમે ભગવાનની ઓછી સંત મહિમાની વધુ पची क्याई सभा थाय तेरे सत नो फोटो पधरावे बाजू भगवान नो ना पधरावे कारण के आ प्रगट है आ परोक्ष छे. આ સમજાવવામાં આવે આ પ્રગટ છે કોણ સાધુ અને આ તો બધા પરોક્ષ થઈ ગયા પ્રગટમાં જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમારું કલ્યાણ થવાનું નથી એટલે નાનો ફોટો ઠાકોરજી પધરાવે પણ આપણે કીધું ને નૌકા ધીમે ધીમે આમ ક્રોસ થાય પછી ધીમે ધીમે ઠાકોરજી અદ્રશ્ય થઈ ગયા કેવળ સાધુ ફોટો રિય અમે જોયા છે એવા પછી તેની જ આરતી થાય ત્યાં જ ધરાવાય ભગવાન આ માર્યાદ છે ને રૂમેર છે વાંચો નિષ્ફળાનંદ સ્વામી પર સંતે સ્વયમ હરે કંત સ્વયમ ખોટું નથી પણ એની મર્યાદા છે અને પછી આ ઓવર જાય ત્યારે શું થાય છે ધીમે ધીમે માનસી પૂજામાં ગોઠવાય છે પાચે માનસી પૂજા પણ પછી એની ક્યાં પહોંચ્યું ભગવાન સાવ નીકળી ગયો ઉપાસનામાંથી કહેવા ખાતર રહ્યા પણ ગોઠવાઈ ગયા સાધુ એટલે આખું કલ્યાણનો આખો સિદ્ધાંત સહજાનંદ સ્વામીનો સિદ્ધાંત આવી રીતે થઈ જાય છે અને જુદે રસ્તે મુમુક્ષો ચાલ્યા જાય છે અને મૂળ સિદ્ધાંતોને બહુ ધક્કો લાગે છે એટલા માટે વ્યક્તિ પૂજાનો નિષેધ થાય છે એટલે મહાપુરુષ એ કે જે ભગવાનની રહીને ભજેન ભજાવે પોતાના ઈષ્ટની રૂચિમાં મર્યાદામાં સંત ની મર્યાદામાં રીતમાં રહીને જે ભગવાનને ઓળખાવે અને એના સિદ્ધાંતોમાં જીવે એવા સાધુ પુરુષ હોય એને પગલે પગલે ચાલવું એ માર્ગ છે આ થોડી મારે લાંબી વાત થઈ ગઈ પણ મજાની વાત હજી છે કહ પંથા યુધિષ્ઠીર મહારાજે જવાબ દીધો મહાજનો ગતા હશે પંથા પણ મુમુક્ષ એટલે મને તો એમ સતત લાગે જેને જ્યાં જેનો હોય એને એને હરી ભજવા દો એટલે ઉખેડીને આમાં લાવવાની કોઈ જરૂર જ નથી સૌ સૌના મને નવા કરો નવાને સત્સંગ આપો ઓલા જેનો તોડી નાખીએ એનો બિચારાને દુઃખ થાય અરે હવે અહીંયા આવતો બંધ થઈ ગયો એવા નિશા શું કામ લેવા કારણ કે એને પંદર વર્ષ મહી ત્યારે ઓળખ સત્સંગ ઈચ્છો હોય અને આ એવો હોય કે પછી હવે બસ કે મેં તો હાલતા ચાલતા લુગડા બદલાવે એમ ગુરુ બદલાવી નાખે એમ ના મેળ પડ એટલે ભલા થવું અને ભગવાન ભજવા બીજા તોડીને એક અરે સહજ મિલાશો દૂધ બરાબર માંગ લઈ પાણી લૂંટ લીયા રક્ત બરાબર એસી ગોરખ સહજ મળે તો દૂધ બરાબર છે માગો તો પાણી થઈ જાય લો દૂધ પાણી થઈ જાય અને લૂંટીને લઈ લો બળે લઈ લો ગમે તેમ કરી રક્ત બરાબર છે એસી ગોરખબ માટે સહજ રહ્યો હરિભજો આપશે ભગવાનની વાત થાય પણ કોઈનું લઈ લેવામાં મન રાજી કેમ થાય દિલ હોય તો આ ન થાય દિલ હોય તો ના થાય દિલ ન જ હોય તો આ સવળી વાત મારે તો ટોળું વધારવું નથી મેં તો એવું કઈ માંડ્યું નથી મને અર્થો થાય છે ત્યારે આપણને દુઃખ થાય છે કે આ ક્યાં જાય છે એટલે આ બે વાત થોડે દુઃખ દિલ દિલતા દુખતા દિલે આ વાત કરી છે બાકી કદાચ વધારે કહેવાનું હોય તો સાંભળનારાઓ ક્ષમા કરે દુનિયા તો છતાંય જેમ કરતી હોય છે એમ જ કરતી હોય છે એમાં કોઈ વાંધો નથી પણ આપણને એમ થાય કે આપણે આપણું જવાબદારીનું કામ નભાયું હસ જંગલ સળગતું ને ત્યારે એક ચકલી પાણી ભરી ભરી નાખે ચાંચ માં લઈ લઈ ત્યારે ઘૂડ ને એ બાળી ગયો એ કે આ તું શું કરે છુ તારા બાપનો બાપ સિતર કુળ આવે ને તો જંગલ ના ઠરે તારી ચાચમાં પાણી કેટલું આવે એનાથી કઈ આ જંગલ દાવા ન ઠરવાનો છે ત્યારે ચકલી બહુ સરસ કીધું મને ખબર છે મારા પ્રયાસ આ જંગલ ઠરે નહીં પણ જે ક્યારેક એની વાત નીકળશે ત્યારે એમ કેવાય છે કે નાની ચકલી પણ બેઠી નહોતી રહી એને એનો પ્રયાસ કર્યો હતો એ પ્રયાસમાં મારો ઠાકોરજી નોંધ લઈ લે છે મેં બે ટીપા તો નાખ્યા અને ઘૂડ તારું નામ એમાં જંગલ સળગતું થઈને બેઠો હતો કે જે જંગલમાં એ જ જંગલ સળગતું હતું ત્યારે તું તારી સલામતી ગોતી ને ઉડી જવાની પેરવીમાં હતો પણ જંગલ ને ઓલવામાં તારો કોઈ ફાળો નહોતો ત્યારે ગદારના લિસ્ટ તારું નામ પેલું હશે એ ચકલીએ વાત કરી એટલે આપણે જે થાય એટલી વાત કહ પંથા હા સત્પુરુષ સાચો દેખાય એ જે માર્ગે ચાલે એ માર્ગે ચાલું મહત ભાગ્ય હોય છે કે એવા સત્પુરુષ મળી જાય પછી પૂછ્યું કા વાર્તા કેવા પ્રશ્નો જુઓ તમે યુધિષ્ઠિર મહારાજ પાણી હજી પાણી પીવું છે એમાં એટલું પૂછાવે કા વાર્તા વાર્તા શું છે એટલે કઈ છે મોમ ધડ છીંગડું પૂછડું કઈ દેખાય વાર્તા કોને કહીશું આપણને પૂછ્યું ચપટી બોલાવતા છોકરા ને સમજાવતા એક છોકરો રૂછાણો કોઠી આગો વિશાણો કોઠી પડી આડી અરર મારી જોકે એના બઉ મરમો છો કોઈ મને યાદ કરી જોઈએ તો આખું બહુ શાસ્ત્ર ભર્યું છે ડોસી શાસ્ત્ર છે પણ અદભુત છે વાર્તા રે વાર્તા બાભો ઢોર ચારતા એટલે શું ગજબ ની વાત કરી બાબો કોણ આ મોટા મોટા સાધુ થઈ ગયા બાબા છે વાર્તા રે વાર્તા બાભો ઢોર ચારતા આ બધા ઢોર જેવા સમાજ નહિ આવા બાબા વ્યાસ વાલ્મીકી તુલસીદાસ આ મુક્તાનંદ છે બ્રહ્માનંદ છે ગોપાલનાંદ છે નિષ્કુળાનંદ બાબા છે ભા એટલે ડબલ ભાઈ જેવું જેને સન્માન છે એને ભાઈ ભાભા કેવાય ભા એ સમાજ ને ચારે છે અને એ સાચી વાર્તા છે ને તો યુધિષ્ઠ મહારાજ ને અક્ષય હું પૂછ્યું પેલા ગુંજતી આકાશવાણી એ કા વાર્તા એટલે યુધિષ્ઠ મહારાજે કીધું વાર્તા કીધી ઓહો साबलो वार्ता शू सा तो युदीष महाराज के वार्ता एट एक कड़ायु कड़ एक कड़ाया नु नाम मोह रूपी कड़ायु सं वर्ता मोह रूपी मोटू कड़ायु चूला पर चढ़ा મોહરૂપી કળાયું સંસાર રૂપી કયા નાખ્યા દિવસ નાખ્યા સળગ અગ્નિ તો સૂર્ય રૂપી અગ્નિ છે દિવસે રાત રૂપી લાકડા છે સંસાર ચૂલો છે મોહ મોટું કળાયું ચડાયું છે કાળ રૂપી છે અને એના હાથમાં તાવીથો છે શાનો બાર મહિનાનો અને શિયાળો ઉનાળો ચોમાસુ ઋતુ પરિવર્તન થાય છે એ રૂપી એના હાથમાં તાવી છે અને કળાયા બધા જીવ પ્રાણીઓને નાખ્યા છે અને કાળ રૂપી જે રસોઈયો છે એ પેલી ઋતુઓ રૂપી ફરે છે ને એમ આમથી આમ જીવને ઊંધા ચતા નાખીને પકાવે છે રાંધે છે અને રાંધ્યા પછી ચાવીને ખાઈ જાય ઈતી વાર્તા આ વાર્તા યુદ્ધેશ્વર મહારાજ થી આ વાર્તા છે શું વાત કરે છે ભાઈ મહાભારત પાંચમો વેદ છે હાથમાં લઈ પછી મૂકવાનું મન થતું નથી પણ ઘણા કે છે મહાભારત મહાભારત થાય બે વર્ષ લાગે વાંચતા અઠવાડિયામાં ત્રણ દી જગડતા હોય તો બે વરસ તો બહુ મોટી વાત થઈ ગઈ વાત વાત એક બીજા ઉપર રકાબી ફેંકતા હોય છોકરા સ્કૂલ માં સાહેબે પૂછ્યું ઉડતી રકાબી ની શોધ કોને કરીએ છોકરો ઉભો થઈ કે મારા બાપા પરમ દિવસે મારી બા ઉપર ફેંકી વાર્તા છે ત્રીજું આશ્ચર્ય શું છે આશ્ચર્ય યુદ્ધ મહારાજ કે છે આશ્ચર્ય અહની અહની ભૂતાની ગંતી હયમાલયમ શેષા સ્થાપર પ્રતિદિન સેકડો લોકો મરણ ને શરણ થઈને યમાલયમાં જાય છે મોતને શરણે જાય છે મરી જાય છે એ મરી જાય છે નજરે જોવાય છે છતાંય પાછળ બચે છે એ બધા એમ માને છે અમે ક્યારે મરવાના નથી આનાથી મોટું આશ્ચર્ય બીજું કોઈ બસ એ આ કોન્સ્ટેક થી આ મારે અહીં તમને કેવું હતું કે યુધિષ્ઠ મહારાજ નો જોડવાનો હતો આશ્ચર્ય છતાંય જે જીવે છે એમ માને છે કે આપણે મરવાના નથી બંદા મરવાના નથી એમ જે માને છે એનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી યુધિષ્ઠ મહારાજ કહે છે યક્ષ હતા અને એમણે કહ્યું કે હું તમારા પ્રશ્નોથી સંતુષ્ટ થયો છું પણ આ ચાર કોણ છે બઉ સરસ હું પ્રસન્ન થયો સંતોષ થાય એવા ઉત્તર આપ્યા છે તો એમાંથી કોઈ પણ એકને હું જીવિત કરીશ બાકીના નહીં લો એટલે તમારી ઈચ્છા હોય એમાં એકનું નામ આપો એને હું જીવિત કરી દઉં છું કેવો કોયડો યુધિષ્ઠિર મહારાજ સામે આવ્યો ભીમને માગું અર્જુન ને માગું કોને માગું આપણી દ્રષ્ટિ અર્જુન હોય કારણ કે સામે કૌરવો રૂપે નથી એમાં એક જ અર્જુન કામ આવે છતાં યુધિષ્ઠિ મહારાજે તત્ક્ષણ કીધું કે મહારાજ એક અદભુત વાક્ય બોલ્યા ધર્મો એ હતો धर्मो रक्षती रक्षिता प्रभु के धर्मन रक्ष आ बहु फेमस्य थी गय धर्मो एवं धर्मो रक्षती रक्षिता युद्धिष्ठ महाराजा बोलया महाभारत में जे धर्म नक्षण करे धर्म पाड़े यू धर्म रक्षण करे, नाश करे धर्म नाश करे यु धर्मज नाश करनाखे અને જે ધર્મ લોપ કરે છે એ લોપી નાખેલો ધર્મ જ એનો નાશ કરી નાખે માટે રક્ષિત રહેવું હોય તો ધર્મનું સૌ પોત ધર્મનું પાલન કરો એમ કહી દર મહારાજ કીધું મહારાજ મારી સામે ગૂંચવણ ભરેલી પરિસ્થિતિ છે હું સમજુ છું પણ હું તો ધર્મને માનનારો છું ધર્મને જો નાશ કરું તો મારો આપોઆપ નાશ થઈ જાય માટે ધર્મ રક્ષણ કરું તો જ મારું રક્ષણ થાય અને હું તો ધર્મને ક્યારેય ચૂકું નહીં धर्मी रीते हूँ करू सौ करी आ नकुल मागवा तु बढ़ु तारी भी अर्जुन मको ए ते नकुल એટલા માટે મારી બે માતા કુંતી અને માદરી માદરી તો મારા પિતાની સાથે સતી થઈને સળગી ગયા સ્વર્ગવાસી થઈ ગયા મા કુંતી હજી હયાત છે એટલે અમે ત્રણ ભાઈઓ માતા કુંતીના છીએ બે ભાઈઓ સહદેવ અને નિકુલ માદરી માતા માં માદરીના છે સંતાનો હું જીવિત છું એટલે કુંતી તો એના દીકરો જીવતો છે પણ અર્જુન કે ભીમને માગું તો બધા માં કુંતીના દીકરા થયા ગણાય માદરીનું કોઈ રહ્યું નકુલ ને એકને માગુ છું જેથી બે માતા પુત્ર રહે એટલા માટે હું નકુલ ની કરું છું આને ધર્મ રાજ બે વીઘા જમીનમાં માથા કાપી નાખે અને હગા ભાઈ ભાઈ માં તકલીફ છે ને પછી પૂજા કરો ગમે એટલા વ્રત કરો ગમે એટલા તપ કરો શાંતિ નથી કરી ચા ચી થાય શાંતિ થાય એવું કરતા જ નથી તો મહારાજ કે મારા નકુલ જીવિત કરો અને પેલા એ કહ્યું તમે જે માગ્યું એનાથી હું અતિ સંતુષ્ટ થયો છું જાઓ યુધિશી મહારાજ નકુલ નહી તમારા ચારેય ભાઈને હું જીવિત કરું છું અને પાંચે પાંડવો પાછા અખંડ છે ને અદભુત કથા ધર્મરાજ ધર્મરાજ છે ભાઈ પણ હવે બીજી વાત હજી હું કઉ એ પેલા આમાં થોડું કહી દઉં જે મને બઉ ગમું છે એ અદભુત છે કઉ છું ને આ એક જ અદભુત આ કથા છે પાંચ પાંડવો કોણ છે आ अपने बदाय जीव पांडव सरोवर जल्दी भोगी संसार न भोग रूपी जल भर ए पांडव रूपी अपने बदा जीव छोवर ने काटे संसार में आया छे तृष्णा जागे एट्ले भोग दौड़े એ દોડે છે ત્યારે પેલો જે છે ને એમણે પછી જ્યુતિષ મહારાજ કીધું કે તમે પ્રસન્ન થયા દર્શન તો આપો તમે કોણ છો ત્યારે મૂર્તિમાન ધર્મ પ્રગટ થયા અને કહ્યું બેટા હું તારો બાપ છું તારી કસોટી લેવા માટે આવી રીતે આવ્યો એટલે ધર્મ જે છે ને એ સંસારનો માલિક ઈશ્વર સમજો ને આ સંસારનો માલિક કોણ છે પેલેથી એનો અધિકાર છે ભોગ એમાં બધા રાખ્યા છે નાના પ્રકારના ભોગ રાખ્યા છે પણ એને કાંઠ્યા જીવ આવ્યા આપણે બધા એ ભોગ જોયા ત્યારે માલિક છે અને જે યક્ષ પ્રશ્ન પૂછ્યા છે મહાભારતમાં એ બધા જાણવા જેવા છે કે દાન શું છે તપ શું છે વ્રત શું છે ક્રોધ શું છે અગ્નિ શું છે પર્વત ભારે કોણ છે પાણી પાતળું કોણ છે અગ્નિથી તેજ કોણ છે આ બધું પૂછ્યું છે દાન કોને કહેવાય વ્રત કોને કહેવાય બ્રાહ્મણ કોને કહેવાય સાધુ કોને કોને ગ્રહસ્થ કોને કહેવાય સુખી દુઃખી વ્રત જપાય આશ્ચર્ય બધા પ્રશ્નો એમને પૂછ્યા એ આપણો માલિક આપણને કે છે તમે દુર્ગુણ કોને કહેવાય સદગુણ કોને કહેવાય એને ઓળખીને દુર્ગુણ ત્યાગ કરો ને સદગુણ ગ્રહણ કરો તપ વ્રત જપ આ બધું કોણ શું કહેવાય તમારા માટે એ બધું જાણીને આત્મસાત કરો અને પછી જો સંસારમાં તમે ભોગનું પાણી પીશો તો તમને મોત થશે નહીં પાર ઉતરી જશો પણ આ બધા પેપર સોલ્વ કર્યા વગર એટી સોલ્વ કર્યા વગર તમે પ્રમાણપત્ર ટીવાય નું લેવા જશો તો મળશે નહી મળે તો તમે ડૂબી જશો કાલ તમને ચાવી જશે અને મરી જશો સંસારનું જળ પીવા જશો કારણ કે તમે પેપર સોલ્વ કરવું નથી દાન કહેવાય વ્રત કહેવાય તપ કેવાય શું કહેવાય એ તમે સિદ્ધ કર્યું જ નથી ને તમારો ધર્મ પાડ્યો નથી બતાવ્યો એ પેપર સોલ્વ નથી કર્યું સોલ્વ કરવું જીવી બતાવવું એને આત્મસાત જીવનમાં જો સદગુણો કર્યા પછી સંસારના જળ પીવો તો બધા ગ્રહસ્થ હરિભક્તો આપણે જે થયા કે જનક મહારાજ થયા કે થયા ગોવર્ધનભાઈ થયા કે જ્ઞાનપુર દેવજી ભગત થયા કે જે પણ નાના નાના મોટા મોટા હરિભક્તો થયા સુરા કાચાથી માંડીને બધા એ સંસારમાં ડૂબ્યા નથી પણ તૈયા છે કેટલાય ને તારી ગયા છે કારણ કે પ્રશ્નના ઉત્તર આપ્યા છે અને આપણે આ કોઈ તપ પોતાનો સ્વધર્મ એનું કોઈ જતન કરવું નથી અને ભોગમાં સીધા જાય છે એટલે આ સંસાર એને મારી નાખે છે સંસાર એને ગળી જાય છે અને ડૂબી જાય છે એટલે પ્રશ્નના ઉત્તર અને માઇલો કેતો જ હોય છે કાંઈ પણ ખોટું કરો ત્યારે માઈલો નથી કેતો યંત્રમાં બેઠો છે કે ભાઈ બરાબર નથી એક ડોશીમાં પોટલું ઉપાડીને હેલા જતા પોટલાની અંદર એની દીકરી માટે બધું સોનું ગાંઠું રોકડ રૂપિયા એવું બધું લઈને વસ્ત્રો માજી એ ભાઈ હવે હું બુઢી થઈ મારાથી હલાય નહી મારા પગ કામ આપે નહી આ મારું પોટલું જરા તું હામે લઈ લે અને હામે ગામ ને હમે ધજા દેખાય ત્યાં તું મૂકી દઈ એટલે હું ગઈડી હાલતા હાલતા પછી લઈ લઈએ લગે તારા જેવાના શું નવરા છે તમે ઉપાડીએ બાર પગ તોડો તમારી મેળવે એમ કરીને હાલ નીકળી ગયો ઘોડાવાળો પણ પાંચ પંદર ડગલા ગયો ને ત્યાં ઘોડાવાળા ને એમ થઈ ગયું કે આ પોટલામાં માલ હશે લઈ લેવા જેવું અને આ ક્યાં પાછળ દોડવાનું છે આ તો આંકડે મધ અને પાછું માખીઓ વગરનું અને પોટલા આ વાર પરબ આવે છે એટલે એની દીકરીને કઈક આપવા માટે જતી હશે ડોસી તો આ તો સેજે સેજે માલ મળી દો મળી જાય એમ તો અને મેં ના પાડી મૂર્ખાય ઘોડું પાછું ગાડ્યું ડોસી ને કે માજી મારી ભૂલ થઈ વૃદ્ધ માણસો ની તો સેવા કરવી જોઈએ લાવ તમારું પોટલું હું ત્યાં સામે મંદિર દેખાય ને ધજા દેખાય ત્યાં હું મૂકી દઈ પ્રેમથી લઈ લઈ જ્યો કે હવે મારે નથી દેવું અરે કેમ હવે ના પાડો છો તમને કોઈને કહી દીધું કે નહીં દેતા તો તને અંદર જે કઈ ગયો ને એ મારી અંદર એ બેઠો છે એને કીધું હવે પોટલું દેતી નહી હવે બેટા તારો ઈરાદો ફરી ગયો છે બોલો માયલો કઈ જ દે આ તમે અહીંથી છૂટા પડો કોઈ પણ ફંક્શન હોય તમે છૂટા પડો કોઈના ચપ્પલ હોય એમાં તમે પગ નાખો તો ચપ્પલ એ નથી કહી દેતું યાર હું તારું નથી ચપ્પલ કહી દઈએ ને તરત એ કે હું ભાઈ તારું નથી ભાઈ જા મારે પણ આપણે પરાય દોસ્તી કરીએ એ જુદી વાત છે પછી ના મને ખબર છે તું મારું નથી પણ મારે પણ મારે લઈ જ છે તો એ અલગ વાત છે બાકી પગ ને ચંપલ તો કઈ જ દે કે હું તારું નથી માઈલો કઈ જ દે સાચું પણ એનો ઇનકાર કરીને સંસારના પાણી પીવા જાય છે પરિણામે મરીએ છે દુઃખી થાય છે હેરાન થાય છે બધી અધોગતિ થાય છે માઇલો કઈ ગમે એટલા છળ કરે પ્રપંચ કરે કપટ કરે ભાઈઓમાં પરિવારમાં તો અંદર ન બોલે કે આ આપણે ખોટું કરીએ છીએ પણ પેલું મો અને મોહ કેવો તમે જુઓ આ આપણે જે આશ્ચર્યનો જે સમજવાનો એ જ એજ આપણું દિમાગ કામ ન કરે પણ છતાં એ જ વસ્તુ પરમ સત્ય છે છતાં સહદેવ જળ ભાઈ એમ વિચાર કરો નિકિલનું મૃત શરીર પડ્યું છે ગમે એટલી તરસ લાગી હોય પોતાનો ભાઈ મરી ગયો છે અને આવા લોકો પાંડુના પુત્રો છતાં એ સહદેવ ખુશીથી પાણી પીવે તમે શું ક્યો એને અહીંયા સહદેવની ની વાત જવા દો જવા ક્યાંથી દીએ શાસ્ત્ર વેતા છે સહદેવ એટલે પ્રકાંડ વિદ્વાન શાસ્ત્રનો જાણકાર માણસ પોતાનો સગો ભાઈ મરી ગયો છે માદરીનો દીકરો પોતાની એક ઉદરનો દીકરો એક માતાનો અને છતાંય સહદેવ આરામથી જળ પીવા જાય છે ચેતવે છે માઈલો તોય તોય જળ પીવા જાય છે એની વાત જવા દો ભીમ આવ્યો છતાં એને આ બે ભાઈ એકને મરેલા નહી બંને જોયા તો અર્જુન હે એ અર્જુન ત્રણ ભાઈઓને મરેલા જોવે અને છતાંય પેલું પાણી પીવા દોડે બસ આ મોહ છે મરેલા જોવે બાંધાવાને બાળી जाऊ कला आ, संत, नंद सन्त साव सीधी भाषा लखी लिया आनाटू आश्चर्य क्यू के पोता भाईय बाग सी मिलकत ने वेचनी मा पड़ी जाए અને બધી મિલકત નો માણ માલિક અગ્નિસંસ્કાર કરે છે નજર સામે કરે છે તો પોતાની એમ છે નહી એમ થવું જોઈએ હું મરી જવાનો છું ભાઈ એને એમ છે હું તો મરવાનો જ નથી આનાથી કોઈ મોટું આશ્ચર્ય નથી અને અત્યારે આપણે સાંભળીયે છે આપણે કેટલાય એક જણા તમે કોઈને કેતા નહી હવે ત્યાં એક સાધુ ધમમાં ગયા ચોમાસાનું ટાણું બહુ વર્ષો પેલા બનેલી વાત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજા કેતા તો પછી ચિત્તા સળગાવવાની હોય પણ એ જેને ગોવતા આવડે આવી સિઝનમાં એને જ ફાવે અને એવી સરખી ગોઠવાય તો જ અગ્નિ લાગે નહીતર એવી સિઝનમાં ચોમાસે ભેજવાળી સ્થિતિમાં જલ્દી ચિત્તા સળગે નહીં એ પાછી આવડત અમુકને જ હોય ચિત્તા ગોઠવવાની હવે જે સાધુને ચિત્તા ગોઠવતા આવડે એને કોણ જાણે કારણ કે વાંકું પીડ્યું છે તો એના સામે બેઠો આમ લુગડું બાંધી અને બેસી ગયો ઊભો જ ન થાય કોઈ કીધું કે સામી તમે તમે ધરે ગોઠવો ના ના મેનત કરી લેવા દો મેનત કરી લેવા દોઠવાય છે છતાં જ્ઞાન થતું નથી પછી કોઈ આવીને બઉ હાથ જોડીને કીધું મા આ લગાવી અગ્નિ તો બીજી વાર લગાવી તોય ઠરી ગઈ એ વિનંતી કરીએ છે તમે જરા કરી દો ને એટલે ઉભા થયા જેવું ગોઠવા માંડ્યા ત્યાં કોઈ કીધું જોજો હરખું હવે આમાં શું જોવાનું આવા તો સાઠ હળગાવી નાખ્યા પણ જ્ઞાન થતું નથી સ્મશાન માં વૈરાગ્ય ઓછો હોય છે ચિત્તા સળગતી હોય બધા જ બેઠા હોય અને સૌ વાતું કરતા અરે હા હાજા હતા ફાટ દઈ ફૂટી ગયા ત્યાં એક જણો બોલ છે કાલ મારી હામે બજારે મેળાતા ઓટલે બેઠા ખિસ્સા હોપારી કાઢી આ ખિસ્સા માંથી હુડી આમ હાથમાં બકડો ભરાયો બીજો બકડો એને ભીરો હું આજે અરે આમાં તો એવું છે એ પુનાભાઈ વ્યા ગયા નાથાભાઈ વ્યા ગયા મકનભાઈ વ્યા ગયા બધા વ્યુ જવું છે ખાલી હાથે છે ભાઈ દુનિયા તો હા છે કઈ હારી આવતું નથી આવી ભૈરાગ ની થાય ભગવાન શિવાય બીજું બધું ખોટું છે કાવડિયા હોય રૂપિયા ના ભૂંગળા બધા પીડાર્યા છે કઈ હારે આવતું નથી ભાઈ આ બાપા ભાઈ ગયા એના છોકરા હટું મથી મથી થયા પણ એના છોકરાએ કઈ એના થોડા થાય છે એ છેલ્લી અવસ્થામાં દખી દખી કરી નાખ્યા આ હમણાં કે પૂરી બાઈ ત્રણ અઠવાડિયા પેલા ગુજરી ગયા એના છોકરાઓ જુવાર ખોબે ઉડાડ્યો બહુ ઉડાડ્યો આખી બજારમાં જુવાર ઉડાડી પાંચ ગુણી જુવાર ઉડાડી ત્યાં ત્રીજો બોલ્યો કે એટલી જુવાર ડોસી ને હોત ને તો હજી બેઠી હોત આ ભૂખી મરી ગઈ પાછળ ઉડાડ્યા અર્થ શું એમ વૈરાગ્ય થાય પૂરેપૂરો સ્મશાનમાં થાય શાસ્ત્રોમાં લખ્યું સ્મશાન એટલે એક સ્મશાન વૈરાગ્ય નામ આવ્યું છે સ્મશાન વૈરાગ્ય બધાને એમ થઈ જાય કઈ નથી મેં પેલી વાર જયારે એક એક્સિડન્ટ જોયું તો ત્રણ દિન સુધી ભાઈ નહીં આમ ભયું જ આવા બાજન રાજા પહેલી વાર જોયું તો ન વૈયોગ્ય વનમાં ક્યાં બંદૂક માર્યા તીર માર્યા તલવાર માર્યા ભાલો મારી માણસ મરી જાય પણ આ ઊંટીઓ હાલતા મરી જાય એ આશ્ચર્ય હતી એને એમ થયું કે હા તમારું આમ થાય તો જંગલમાં ભોગ્ય વાત છે એને ગ્રાન થઈ ગયું સ્મશાનમાં વૈરાગ્ય થઈ જાય છે પણ જેવા સ્નાન કરે કે વાત પૂરી અને આજનો તો એટલો બધો સંવેદનહીન સમાજ થઈ ગયો છે કે ચિત્તા સળગતી હોય આજુબાજુ બધા બેઠા નાસ્તા પાણી કરતા હોય છે ત્યાં સ્મશાનમાં જમણવાર હોય સ્મશાનમાં નાસ્તા કરતા હોય વ્યવસ્થા જ ત્યાં જ ત્યાંથી ઉઠી ઉઠીને પાછા બધા આવો અને ઘેરે જવાના હોય એ જો વૈરાગ એ ટાણે જે પ્રગટ એ રહી જાય તો કામ થઈ જાય કબીર ને મળવા આવ્યો ને એક જણો ને કીધું કે કબીર સાહેબ મળવું છું કાશીમાં એટલે એમના ઘરે હતા કબીર નતા એટલે કીધું કે એ તો એક પાડોશમાં ગુજરી ગયા છે મરી ગયા છે તો એને અગ્નિસંસ્કાર કરવા સ્મશાનમાં ગયા છે તો કે મારે તો બહુ ઉતાવળ છે તો તમે ત્યાં જાઓ અને સ્મશાન તમને મળી જશે ઉતાવળ હોય તો મળી લો ત્યાં પેલો કે પણ હું તો પેલી વાર આવું છું હું કબીર કઈ રીતે ઓળખું કે આ કબીર છે સ્મશાનમાં બહુ પૂછતાછ કરવી મને ઠીક નથી લાગતું ઉચિત નથી લાગતું એટલે ઓળખાણ એમના પત્ની એ બહુ સરસ આવે તમે જાઓ જેને જ્યોત જલતી હોય ને એ કબી છે આ જ્ઞાન ની જ્યોત જલતી હોય એ કબીર આશ્ચર્ય છે આવ્યા સ્મશાને પણ ભાઈ એનાથી પરમ આશ્ચર્ય જેટલા આ ભડવા સ્મશાનમાં બધા માથે જ્યોત એનો અર્થ શું છે સ્મશાનમાં બધાને જ્ઞાન થાય છે બધાને વૈરાગ્ય થાય છે કે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે એટલે નાક ના મનો છો બધા નથી રે કોઈ કોઈનું નથી રે હે અને ગયા એના કોઈ સમાચાર નથી રે કોઈ કોઈ નું નથી રે મન થી માનેલ બધા એમાં એવું બધું છે પણ પછી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી એટલે પેલો મુંજાઈ ગયું કે આમાં કબીર કેમ ઓળખો પછી એક જણાને બાજુમાં લઈને પૂછ્યું મને આવી રીતે ઘરેથી કહ્યું ને આ બધાને જ્યોત જલે છે આમાં કબીર ક્યાં તમારી વાત સાચી બધાને જ્યોત જલતી હોય પણ આ બધા ઉઠે ગંગામાં સ્નાન કરે નીકળે ઘર તરફ જાય અને પછી જેના માથે જ્યોત જલતી હોય ને કબીર સમજો અને બધા નાયા ત્યારે એક ટૂંકી પોતડી વાળો માથે મુંડન શુકલકડી શેરી એને માથે જ્યોત જલતી હતી ને પગ પકડી લીધા ને મહાત્મા કબીર હતા બીજા કોઈ નહીં પછી વૈરાગ્ય થાય તો રડતા માં જનાજાને લઈ જતા નમી લઈ જતા હોય ને શબને તો બધા રડતા હતા જનાજો બોલ્યો નમી બોલી રોતે ક્યુ હોવ ઠેરિયે અભી આતા હું મારે તો અપડાઉન કરવાના ધંધા છે આ તમારા માટે હમણાં પાછો આવું છું રડવાનું શું છે હમણાં લેવા માટે આવી પણ આપણે સાંભળતા નથી બીજાના મોતમાં આપણું મોત જોતા નથી એટલે હરિભજન થતું નથી પણ જે એને સમજી જા પડ પડ થાય એક બે નાની વાત કરી દઉં પછી મજાની વાત તો આના પછી જ આવે છે પણ આપણો સમય હવે પૂરો થશે એકનાથની પાસે એક જણો આવ્યો એમણે કીધું કે બાપજી તમને જોઈએ ત્યારે શાંતિ અમને કેમ મળે એકનાથજી કીધું ભાઈ શાંતિ વાત મુક તું આમ વાત કરતો હતો ને આમ વાત કરતો હતો ને આમ ત્યારે મેં તારા હાથની રેખા જોઈ લીધી તારું આયુષ્ય જ સાત દિવસનું છે અને તું આવી વાત લઈને બેઠો છો તું રેવાનો જ નથી સાતમે તારું શ્રીપતિ શ્રી ધરમ અચ્યુતમ કે શું સાધુ ખોટું બોલે નહી આપણે કીધું ને હા સાધુ ખોટું થોડા બોલે પેલો ઉભો થઈને ભાગ્યો આમાં સમય બગાડાય નહી ગયા પણ એને થઈ ગયો સાત જ દાડા છે માફી માગી કે મેં બઉ દુઃખી કરી જીવતા નહીં જેવો કોઈ અભાગ્યો નહીં અને તમારી જે કઈ ઈચ્છા હોય તો લેવા રૂપિયા ખરીદી લ્યો અને રાજી રહ્યો મને આશીર્વાદ દેજો છોકરાઓને કીધું મેં તમને બઉ કંદડા છે પાડોશી પગે લાગી ગયો ભાઈઓને પા બધાની માપી માગી ને બસ આખો થી બેસીને હરિભજન કરે આજ આવ્યું બીજી વાત નહીં છોકરા શનિવાર રવિવાર સોમવાર મંગળવાર મંગળવારે તો બસ હે હરિ ગોવિંદ હે હરિ ગોવિંદ હવે તું કરી ખરી હે હરિ ગોવિંદ તું કરી ખરી જપ કરે ભાઈ મંગળવાર એમ થી હમણાં રાતે જાય રાતે જાય છે જાતા જાતા બુધવાર નું સવાર થઈ ગયું ભાભો મેર એકનાથ ઉપર ખીચાણો સીધો લાકડી લઈને ગયો મહાત્માની પાસે જઈને લાકડી પછાડી લે તું ના મર્યો હેરાન કરી મૂક્યો હેરાન નહી ભાઈ સાત દિવસ તમને મોત ના મેં કીધા તા છે પણ બચી ગયો હશે તું અહી મારી પાસે આવીને મારી નજર પડી ગયો હોય કદાચ આયુષ્ય મળી ગયું હોય લે સાત દિવસું કાળા ધોળા હેરાન કર્યા એવું કઈ શું કર્યું અરે એની બાદ કારો છો બધા માફી માગી લીધી બીજું શું કર્યું કઈ દુકાનદાર કઈ કર્યું નથી માળાજ કરી છે બસ માળાજ કરી છે ને કેમ કરી મને મોત સામે દેખાતું બસ તે મને પૂછ્યું હતું ને તમને આટલી પરમ શાંતિ કેમ વર્તે છે હું નજર સામે મોત રાખું છું ને એટલે હરી સિવાય મને બીજું કઈ સાંભળતું નથી બાકી મને ખબર છે તું કઈ મરવાનો નથી તમ તમારે તું જીવીત જ છે હજી રેવાનો છો ઘણું જીવવાનું છે આયુષ્ય બહુ લાંબી છે सात दिवस में तेत सा खोटू कर हरि नु भजन करूम पड़ पड़त जाऊँ छू ए हरिभजन सीवा बीजू कहीं एट परम शांति वर्ते जो है तो हरिभजन घटपण आए तार हरिभजू ये मूढ़ आ घड़ी आ पड़ में महाराज के मरी जानू एम विचारी हरिभजन करे ये डायो है करे तो महामूढ़ शाटे कारण के मौत आवश्यक तारे ભજન સિવાય બીજું કાઈ કામ આવવાનું નથી કેમ શંકરાચાર્ય એટલે કયું છે શું કહ્યું ગ્રજ ગોવિંદ ગોવિંદ પ્રાતે સંક્ષુકૃ કર સમજે તે મૂઠ અને વૃદ્ધાવસ્થા એ ભજન કરવું જોઈએ એમ જે સમજી જાય મહામૂળ ન સમજે એ મૂઠ અને સમજે મહામૂળ કારણ કે વૃદ્ધાવસ્થા નો કોઈ આપણને ગેરંટી મળેલી નથી ગમે ત્યારે મોત માટે આ ઘડીને આ પરથી ભજન કરવા માંડવું તો આપણે ડાહ્યા છીએ પણ ભજન શા માટે કરવું એ બધું હજી પેલા શ્લોક ની અંદર બહુ બહુ બધું સમાયેલું પડ્યું છે એ જેટલું ક્લિયર થશે ને એટલા પછીના બધા કોરાકટ થઈ જશે એટલે હજી આપણે એના ઉપર થોડી વાત લેવાની છે પણ એ જે શેષ વાતો છે એ પછીના શુક્રવારે આપણે લઈશું સહજાનંદ સ્વામી